ભયંકર વેદાંત નો આમ છે આ બધા ને ખોટું કરાવે તેમાં પોતાનો આખો ધર્મ છે ના થાય કોઈ ખોટું તો કેવાય જ કેવો એક આત્મા આવો જ એવું ભાઈ નો જઈને બે માણસ એટલા જ જુદા પડ્યા એક બુદ્ધ એકલા શ્રીમદ એ લખ્યું છે એક પત્ર માં કે જીન ના આગમ માં બહુ એમ કે આત્મા બૌ સરસ રીતે સમજાવ્યો છે કે શું છે સમજાવ્યું છે અને વેદાંત નથી એ લોકો સમજાવી શક્યા મેદાનમાં સંપૂર્ણ નથી વૈજ્ઞાનિક કોઈક ની મારફત કોઈ ઋષુકુંડિયો એ લખ્યું હશે ને હાથમાં વર્ણન કર્યું તો આનું શું એવું કહું છે તે નહી કર્યું ભગવાનો એ જ મદદ કરે ને એવું થઈ જાય મારી પાસે ભગવ પક્ષપતે ને અમારી વાણી પક્ષપતિ નેરી વાણી ના હોય ને બધા થઈ જાય કૃષ્ણ ભગવાન તીર્થંગત જેવો દેવ કે તીર્થંગે તીર્થંગત થાય ને અને રાવણ તીર્થંગત રાવણ કે જેવો તેઓ ને ગયા તો ખોટો બંધ આ લોકો આપડે કેવું છે એકને પૂજા કરવા માટે રામચંદ્ર ની પૂજા કરવા માટે મોક્ષ ને જવા માટે લાયક પણ દુનિયાદારી રાવણ તો જેવો તેવો હતો બધું આખું વિજ્ઞાન હતું આખું વિજ્ઞાન વિદ્યાધર કે રામ જતી મોક્ષ ગયા ભગવાન થઈ ગયા ભગવાન વિદ્યા તેને જે એકનું સારું કરવા બીજા નું પુત્ર વાળવું પડે છે રામ નું સારું બતાવા રાવણ નું પુત્ર બાળવું પડે છે રામ નું સારું કરવા સારું બતાવા ભક્તિ કરવા રાવણ તો કેવો હતો શાસ્ત્રી નવ ગ્રહો તો તેની પાસે હોય છે લોસ એન્જલ સાનસિસ્કો કેવી રીતે સમજાવો એ તો દસમા હશે પેલું દસમું દસમા હશે સૂર્ય દેવ સૂર્યાગ અને દેવી દેવ સાથે લગભગ બપોર પછી ભીમ હતું ને કાળું પડી ગયું ગ્રાહન ના રે દેખાય કરું પણ અજવાલ ના રહ્યું બિલકુલ પોતાની જગ્યા નું સ્થાન જ્યોતિષ દેવો એટલે દુનિયા ને સર્વિસ માં છે આજે દસ હજાર વર્ષો તમે દર્શન આપી શકે તો એમને અહિયાં આવવાની શું જરૂર હતી સૂર્ય દેવ અહિયાં આવવાની શું છે ભગવાન ની સભા માંગવાન ભગવાન તો સર્વસ્વ દર્શન આપે ને ને સંપૂર્ણ એક બાજુ પોતા નાખે છે પાણી રેડે છે એવો ઉપર માથા પર અને એક બાજુ બધા ભગવાન ના દર્શને દેવો તો જાય ખરા ને દેવો દેવો તો જાય ભગવાન ના દર્શને તો જાય બીજા બધા દેવો જાય હા નઈ જેમ ની હકુમત માં હોય મરણ તો હોય ને દરેક નું જે માત્ર નું મરણ હોય તેઓ લાખ નું આયુષ હોય કે લાખ હોય કે અડધા લાખ હોય લોક <laughs> સૂર્ય ચંદ્ર ઉપર એ લોકો ઉતર્યા એ ચંદ્ર આ જે ચંદ્ર માંગી એ ચંદ્ર આ ચંદ્ર માં શું ખેડ છે હજુ હવે બહાર નીકળશે ત્યારે આ લોકો એક જયારે ચંદ્ર શાસ્ત્ર છે વાર સા એનો દેહ જ છે ને હા બધું ઘણા ઘર જ્યોતિ વાળા ચંદ્ર આપણા મન ની જગ્યાએ તમામ મનુષ્ય મન છે ત્યાં જગ્યાએ ચંદ્ર છે અરે બુદ્ધિ છે તૂર્ય છે મારી જાવી ભૂખ્યા તો જમાડ્યા आपे तो फाल मुकी गया श्रावण महीनो चले करते तो पुण्य मैं चिंता करता है नीलाबेन ये प्रश्न है हमेशा सारा मणसों ने ते दुख वारे एवं हमने जयू मत करू અને કાળા બદલ હોય છે એને છોટો બગડાવે છે સમજ્યા એમ કે એટલે આ બેન જે કે છે ને સારા માણસો એ મકાઈ રોપે છે પેલા ખરાબ માણસો રોકી ગયો રોક્યા તેલ દેવા જાય છે ખરાબ થઈ ગયો છે ને એનું પણ આગળ આવજે ત્યારે છે ને હવે સમજાય ને ધીરજ ગુડાયેલા જેવું નથી ઉડી જાય માણસ આસ્થા ઉડી જાય પછી ઘણા જાય તો પછી હું કઉ તારે જોયે ખોટું નથી આ ધીરજા ગમે <laughs> <laughs> કાલે બધા ની કે છે દાદા ની જોડે હું કરી છું અને આખા દસ જ ઘેરા ફાયેલા એમને બે દાળ થયેલા ઈચ્છા થયેલો કોઈ કરેલો અગ્યાર માં ફેરો બાર વાર તેર કે અગિયાર વાર અને દાદા જોડે છે દરેક જગ્યા હશે દરેક નોંધ થાય છે કેટલા ઘરે બે જોડી આવી તો કઈ જશે બે વગેરે ના થાય શું આવે આ મજાનો પ્રશ્ન સાચો છે કારણ કે મોટાભાગના બધા મનમાં મૂજવેક છે મારે ખુલાસ કરવા પડે ખુલાસો થઇ જાય છે પછી લોકો મનમાં મન માં આપડે મક તો એ તો કોઈ જતે આબુજ ની વાર રોકતો હોય કોક જતા મકાઈ ચાલતો હોય એક મિનિટ પણ અન્યાય થી વાળું થયું નથી ભગવાન ન્યાય નથી ભગવાન નામ લેવા દેવા ના હોય જો ન્યાય હોય તો ભગવાન ભગવાન અન્યાય પણ હોવો જોઈએ પણ ફાધર છે ને એ સારકા માં કોઈ માણસ ખરાબ છે એટલા સારા ભાઈઓ ને ત્યાં બધા ને ત્યાં એટલું બધું દુઃખ છે કે કેમ બધા સીધા છે આપડા ભૂલ છે પોતાનું ભૂલ નું પરિણામ છે એમ જાણીએ તારે સાચું સાચું ભોગવ્યા ની ભૂલ એટલે આ દુનિયા માં જેને જેને કઈ ભોગવવા માં આપડી ભૂલ છે મારી સહન થઈ છે આપડી ભૂલ માં નઈ છું તો દુઃખ ડુંગ ઓછું તમને પ્રયત્ન ચાલશે નહી તમારું પરિણામ છે એ તો નિમિત્ત છે વિચાર તમારા જ તમારા જ પરિણામ મને જીદ પકડી મારા દાદા ભગવાન જોડે જ વાત કરી છે તો પછી મેં કીધું તમે આવો પણ અત્યારે ફોન પર આપો ત્યારે માદા નવા ગયા છે પણ એમને મારા પર આવી જ આવે કે હું ખોટું બોલું રહી છું તો કે પેલો ફોન કે કરો ફરતો આપો ફરતો ફોન છે એમનો એવો ભાવ ખરો જેટલો પ્રકાશ છે દાદા ડઝા એટલો પ્રકાશ છે આ તો હા ભાઈ દાદા दादा ખરામે રે અનુભવ ખાયો દર જે દે કે दादा ખરામે જે દે કે આ સુરીય પર નામ ના રે હા સુરીય પર કોણ છે હા સુરીય પર ના રે દાધી થી પુસિયા પણ दादा મારા ફાધર જોડે ક્યારે થસે બધું કે લે એનો ઉતાર આવી છે દા બાપુજી એના ફાધર સાથે એમને પેલી જે ફાધરની ફાઈલ છે ને એમાં કિતડી કરોય दादा એટલે તો અમદાવાદ માં હું તું લઈ આવી દૂધ તો પેલો લઈ ગયો ત્યારે નાખીએ પેલો દૂધ તો દહી પણ દાજો પાક કરવા હેન્ડલ ના મળે મારી હેન્ડલ કરી પેલા પછી ગાડીઓ પરિવાર મને કહે આત્મા જે આપડા હોય તો આપડે જયા કરીએ ને પણ વચ્ચે બસ જાય તારે સારા હોય તો ખરું પણ આપણને દેખાય ને ભેગા કરી ज्ञान स्वरूपे गजर जव पाड धर्मले हार स्वरूपे એટલે સવાર માં એક છે બહુ પહેલા છે કાકા કાકા હે તો જે કરે છે ને કાલની નહી રાજની જે તમારા જેસે એટલે કોંગ્રેસ જે આના ને લાગાતા સપનું ને મધ્યસ્થ કે નાલે આવા જવાનો સપનું પ્રોવિડન્સ આના સવારી ચાલતા હોત ને તો આ વિશ્વાસન પતાય તોમાં બોશની લોકને બોશ તો તો તો કોંગ્રેસ ને ખબર હતી કે એલી મોડર્ન જે છે ને કે નહીં એ આ મત કરી ગ્રાન્ટ કરી आकड़ी रे लो सारे छूटते सब सारे सामान आ गए साला दुनिया भर में काम निकल तो બંને આજે આ બાબો બેબી છે એમના બેબી ને બાબો છે અપનેરી દે કે કિવાડ ફોલો અપનેરી દે કે કિવાડ ફોલો Samadhi Sando Nidhi Kalpa Sama ભગવાન છે મહાદેવ સમજે ભાઈ હા કઈ કાઢી કાઢી હોય બરોબર શીખવાનું ના હોય અમે તો ભોળાવાની વાડી બોલ્યા હું ખુશ થઈ ગયો કેવું બોલ્યા બઉ પાકા છેતરે નઈ પણ છેતરાય નઈ એમ નામ પાકા પાકા કોને કે છેતરાય નઈ જતા બા મને જ્ઞાન થી બંધાય બંધાય નહી કોઈ જગ્યા જ્ઞાન થી રસ્તા મંદિર જીત્યું એટલે જગત જીતી ગયો ભગવાન કિશન ભર જીતી ગયા મન જે કરે એ રીચાર છે પધાર લાગે દુનિયા પધાર ક્યાં ભગવાન કઈ બનાવવું પડે પુસ્તક જેમ ઘાચી નો બસ ને ત્રીમાઈલ ચાલતો છે એના મનમાં સમજે ચાલુ એ લપી ના પડવા દે એમ તો પણ મૂળ વાત તેથી આ લોકો કે શબ્દ માં આવી રહી છે કે શબ્દ માં આવી શકે સૂક્ષ્મ આત્મા સુક્ષ્મ સુમ ભગવાન ના અંતર માં રહી ગયા એ તો જયારે જ્ઞાન છે ત્યારે ખબર પડશે કેવાય નઈ કોઈ શબ્દ જ ના હોય શબ્દ હોય મોડે કઈ નાખે ગોકી નાખે તો મૂળ વાત સમજાય હોય નઈ જ્ઞાની નો યોગ થાય તો પછી ચોપડી આધાર રાખે લોકો ચોપડી નો આધાર આપડે લક્ષી ના પડવા દે એટલા અને તે એટલું એવું જ જોઈએ છે લક્ષી ના ને બઉ થઈ ગયું રવિરમવા જતા એ લોકો નવરામ ક આ બધી મજા જોઈ લઈ અને પછી આ અનુભવ થયા બધું જે માર્ગે હું ચાલ્યો નથી એ હું તૈયાર લઈ ને આયેલો સામાન દાદા વ્યવસ્થિત એટલે ભગવાન નહીં વ્યવસ્થિત એટલે પરમાત્મા નહીં ના પરમાત્મા તો છે જ નહીં પરમાત્મા થયે તો નથી બરાબર જાય જાય આવો બેઠા એટલે જીતો છે જીતો ગણવાથી કિંમત ઘટી ગઈ પ્રતિષ્ઠાની કિંમત આવો મળવાની કિંમત ઘટી ગઈ એટલે જે સાથે પ્રતિષ્ઠિત દાદા પ્રતિષ્ઠિત આત્મા એ સમજાવું બધું તું આમ આપ્યા છો બસ એમને અલીન દે તમે આવ્યા એ તો જવાન છે છુટો છુટે નઈ સમર્પણ કેમ નું દાદા ધંધી બાબત એ છે મને ધન મન થી ધન થી જે કહેવાય કહી એ જો ધન ની આશા રાખતા હોય તો જ્ઞાની નહીં એ બીજી જગ્યાએ વાપરવા માટે આપણને કઈ કે જ કરે કાલી જગ્યાએ નહીં તો ત્યાં સુધી લોક છૂટે નહીં લોગ ની ગંચી તો કહેલું છે પુરવજ માં છે તો કેમ નું સમર્પણ કરવાનું એમ બરોબર છે માથું લગાવો દાદા બાબા દાદા બાબા બોલો ખબર અને તૂટી એટલે પછી આનંદ થશે પરિણામ પામી લોદ જોરદાર પરિણામ પામી લો